મહારાજ સારા હતા મહારાજને આપણું મહારાજ એમને અમે દર્શન ગયા બસ ગયેલી જાત્રાએ પછી મહારાજ ને દર્શન કર્યો બધા પોત્રી ચાર એટલે મહારાજ વિશે ઉપર આવજો એટલે આ બધાને ઇન્વિટેશન આપ્યું એટલે ચાલો મારા આપણે વિનય વારાજ છીએ શું મહારાજ એ વિનય વારજ છે મહારાજ ક્યાંય એવું જાણીએ જે અવિનય નો ગુણ ના હોય શું વિનય ગુણો હોય એમને ફક્ત એમની પાસે મોક્ષ માર્ગ નથી બીજું બધું છે એમની પાસે ત્યાગ છે વિનય છે જેટલો બને એટલો ત્યાગ શું પણ ગાય કેટલો કેટલું વાંચે વોંધ એટલે મહારાજ પછી કયું મહારાજ પાઠ બધી સડી ગઈ છે કયું તમે કરી રહ્યા હતા કે કરી રહ્યા હતા પણ મારા બહુ ડાયર કારણ કે શિક્ષક પેલા એમના આઈચુ આઠ ખાતું કટન ખાતું છે લોકો એમનો કઈ ઈરાદો ખરાબ નથી એનો વિચાર ભગવાન ની આજ્ઞા પાડવા નિરંતર ઈચ્છા છે બધા ભાગ્યે જૈન સાધુઓમાં હોધુ માં એટલે સાધુ પાકા છૂટા હોય બાકી બીજા મારી ભગવાન આજ્ઞા પાડી છે એમના મનમાં ઈચ્છા હોય પણ હવે આજ્ઞા પાવી છે મન જુદું થઈ ગયું તમે તો સ્થાનક જોડા ની ચિંતા ના કરવી પડે મારે એ વાત બંધ રાખવો પે છે ને શાસ્ત્ર છે શાસ્ત્ર ત્યારે પછી કૃપા દેવ ખુલ્લું કહ્યું કે ભાઈ શાસ્ત્ર જ્ઞાન થી દિવેડો નથી કે છે શું કે છે એટલે પછી શાસ્ત્ર જ્ઞાન થી આ કપાળો નથી શાસ્ત્ર જ્ઞાન થી નિવેડો નથી અનુભવ જ્ઞાન થી નિવેડો છે શું કર્યું પ્રભાવજી અનુભવ માં અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ પરમા એટલે મેં અમને જ્ઞાન આપ્યા પછી આ રસી કરી એમને કહ્યું આ પેલા પદ માં તો તમને જ્ઞાન આપતા હાથે જયા વર્તે નિ ના મારું એ બધો જ પ્રભાવ અમારો છોકરો ને અમારો બેડી ને મારો મામો ને અમારો કાકો ને બધો જ પ્રભાવ ગુરુ મહારાજ ને આ બધો બધો પ્રભાવ અને હું સિદ્ધાત્મા એ સ્વભાવ અને વ્યવહાર તો પાંચમું પાંચમું કહેવામાં શું વાગત છે કે ક્રમિક માર્ગ વ્યવહાર આગળ ચાલે અને નિશ્ચય પાછળ ચાલે શું કરે નિશ્ચય પાછળ વ્યવહાર આગળ વ્યવહાર આગળ ચાલે જયારે અક્રમ માં આગળ ચાલે અને વ્યવહાર પછી ઉઠાવી લેવાનો ને ને વાતચીત ને કરજે હળવો થયો બરાબર છે હવે કઈ લોકો નો ઉધાર થાય છે જ્ઞાની પુરુષ હાજર થયા પ્રગટ થયા તે આ પુસ્તકો બધા પ્રગટ થાય છે તે આ મહાત્મા થઈ રહ્યો છે પણ પુસ્તક માં શું લખ્યું છે બે માં આ હિન્દુસ્તાન આખા વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું બે હાજર પાંચ અત્યારે થઈ રહ્યું છે તો જે જેને થઈ રહ્યું એમની એક મેદ્રેશ્વરી મેં રસ્તા માં એક વાત કરી હતી एमे होत सिद्धार्थ मात्र सिद्धार्थ जो बोला था ना या ओम पत्ते बिना दमते नहीं कई करिया मीरा ना ओम पत्ते बिना दमते नहीं रण योद्धा ना उदगारो करततम अवे जाबे दे ले तो बिदे नहीं के थगे नहीं हमारा पग न बुसी बिगु के थगे नहीं आत्म ज्ञान सरल सीधु सहज थए थके नहीं आत्म ज्ञान सरल सीधु सहज थए थके नहीं आत्म ज्ञान सरल सीधु सहज थए थके नहीं आत्म पर क्षेत्र युद्ध कष्टे मुक्ति मार्गी हरके हर के नात्मज्ञान सरल सीधु सहज અમદાવાદ અમે થોડો ગયા પ્રદૂષણ સાથી એ લોકો છે તે આચાર્ય મારાજ અમદાવાદ માં આવ્યા છે પ્રદુષણ લીધે મારા કઈ ના હતા કઈ રાજ કઈ ના મારા હતા મારા કઈથી બોલાવવા પડે છે કઈ હોતા નથી ને બિલકુલ ચોખ્ખું કરે એટલે પછી મહારાજ ને આ ભાઈઓ કહ્યું છે જ્ઞાન લીધું અને તે દાદા આયા છે તમારું ઈચ્છા થઈ દર્શન કરવા ની એટલે જ્ઞાની મને અક્રમ જ્ઞાની માં ફેર છો કાર જ્ઞાની નો રિવાજ એવો હોય કે એસી પોતે હોય તો ઈચ્છોતેર વાંધ તો એ જાય નઈ શું કરે એ વાળા ને તો જાય પણ ઈચ્છો તે નીચે બેવું પડે કે અમને જ નીચે બેહાડે ગમે ત્યા બે હાડે જોડાયા કે બેસીએ અમાર મદદ ના હોય ને અક્રમ વિજ્ઞાની કશું હોય નહીં અમે જોડાયા કે બે હાડ એટલી રસ બેસીએ કારણ કે અમે પોતે જમીન પર બેસતા નથી કરો હા દેખાય છે મંદિર આ મંદિર દેખાય છે ને તે બેઠેલા જ છે લક્ષણ હતા તે લીધે ફેલ થયેલા તે હું જાણું કેવા લક્ષણ હતા લક્ષણ આપણ તાર ફેલ થાય ને ભાઈ હા આઈસક્રીમ ખાવા જતા હતા પરીક્ષા પગે પછી કેમના પાસ થાય એટલે પછી ત્યાં મહારાજ પાસે બેઠા મહારાજ ખુલાસા કરવા શકે અમે અક્રમ જ્ઞાની છે અમારે તો વાંધો નહીં તમે પાર્ટી પ્રદેશ અમારે વાંધો નહીં અમારે કારણ કે અમારે તો અમારું પદ તો વર્લ્ડમાં દેવ લોકો સિવાય અમારું પદ જ કોઈ જોઈ શકતું નથી અમારું શું પદ છે ને પદ ઓળખી શકે નહીં એટલે બેઠા કરી રહ્યા બધા પછી મહા સત્ય જે નીચે નીચે બેઠે ગયો મહારાજ પછી આયા પાટ કરેસી ગયા સર મેં એમને કહ્યું કે આ કોને શીખવાડ્યું તમે નીચે બેસી ગયા એ મને કોઈ કારણ કે આજે પચીસો નો દિવસ ખરાબ દેખાય ના દેખાય એટલે અમારી ઈચ્છા નઈ કે નીચે બેઠે તો સમજ પડી ને પણ માર ને તબ પૂછ્યું મારા તમને આ કોને કહ્યું નીચે બેઠા એ મને કહો કહ્યું તે ધનભાઈ જશો તમે પુરુષ ની પણ વગર કહેવા વિનય કર્યો પૂછ્યું કઈ કેફ બેફ રહે કે બજાર માં વેચી ખાવા નિસ્ક્યા નો મોક્ષ થાય છે કોનો થાય છે મહારાજ પણ કે છે બહુ કેમ રહે છે આવો શું થાય કે મહારાજ અજ્ઞાન પણ આ જે તમને ચેતવણી મળી ની તમે નીચે બેઠા ની આટલો વિનય જ્ઞાની પુરુષ ની પણ વગર કહે વગર સમજેલ પાડે સમજે આવી ભીડ માં જયારે બધા શીખવાદ આવતા હોય તે વન વિચાર આવે લોકો પણ શું કે છે એવા બધા વિચાર લોકભાઈ હોય શું થયું આખો લોકભાઈ જીતી ને મહારાજ નીચે બેઠા પરિષભા બેઠાતા કવિ બેઠાતા મદદ પાત્ર પછી મારે પૂછવું પડ્યું ક્રિયા કરો છો કે એનો જે ક્રિયા થી કેપ ચડે એ ભગવાન ક્રિયા કહેલી નહોય શું કહ્યું ભગવાને જે ક્રિયાઓ કહી હતી એ બધી કેપ ઉતરી જાય એવી હતી કેવી હતી કેપ ઉતરી ભગવાન આવું મા ઉત્તર ને દક્ષિણ માણસ દક્ષિણ ને ઉત્તર માણસ ચાલ ચાલ ચાલ ચાલ આગ્રા માં મારા પણ બઉ લાયા માણસ ના હોય આવો વિવેક વિનય ક્યાંથી લાવ્યો પણ કુદરતી અમારે વાંધો નહીં કારણ કે અમે તો મંદિર માં બેઠેલા હોય છે ને અમે જમીન ઉપર બેસતા જ નથી કોઈ દાડે સૌ કોઈ દાડે જમીન ઉપર અમે બેસતા નથી મંદિર માં નિરંતર ગાદી પોતાની ગાદી એ ભાઈઓ ને જ્ઞાન આપ્યું હતું ને એ ગોંડલ વાળી ભાઈઓ બહુ કાગળ એક્સલેક્ટ કર્યા હતા ત્યારે અમે ત્યાં જ્ઞાન આપી આવ્યા હતા ગોંડલ ગોંડલ માં સિનેમા નોંધીભાઈ પછી આ ભાઈ જ્ઞાન જોયતું હવે એમને જ્ઞાન જોઈતું હોય અને હવે મૂળ સ્થાનક વાસી માં બેઠેલો જ્ઞાન લેવાય રીતે ટક્યા કે કહ્યુંને લેવા તમે બંગલા ભગવાને કહ્યું છે જ્ઞાની સંસારી નથી ત્યાગી નથી ગ્રહસ્થ નથી કોઈ લિંગ જ્ઞાની નથી શું કે છે ભગવાન ની દ્રષ્ટિ લાવે ક્યાંથી એ ભાઈ બિચારી પછી છૂટ આપી હતી તમે કે આમ છેદ નમસ્કાર કરો એ છૂટ આપીને તેના પરિણામ માં જ્ઞાન પરિણામ પામ્યું નહી ફક્ત શુદ્ધાર્થ લક્ષ રહેવા મળ્યું તો બીજું બધું પરિણામ પામ્યું પુસ્તક તો આંગોળી નિર્દેશ કરે છે તમને અધિકારી બનાવે છે નહિ કે પુસ્તક જ્ઞાની બનાવે છે જ્ઞાન જ્ઞાની માં કહો શું અને તે એક શાસ્ત્ર જ્ઞાન ચાલશે ને એ અનુભવ જ્ઞાન થી નિવેડો છે એટલે ત્યાં આગળ ભાઈઓને કઈ ને જ્ઞાન આપ્યું હતું એમને શુદ્ધાત્મા એકલું રહ્યું અને અમારું દાદા દાદા કરે પણ પેલું બીજું પરિણામ પામ્યું અને અહીં જે અમે આપ્યું તે પછી અમે એમને કહ્યું પરિણામ પામ્યું ન પામો હોય તો આમ કરો અને પરિણામ પામો હોય તો આમ કરો અમારે તમારી જેવી ઈચ્છા હોય તેવી કરો તમે મને તમને હું અશુદ્ધ દેખાતો હોય તો અછુત રીતે રાખો અને શુદ્ધ દેખાતો શુદ્ધ રીતે વર્કે ના અમારે તો મોક્ષ જોય છે તમે કરો તો વિધિ બઉ સર પરિણામ પામ્યું પણ એક જ વિધિ થી આટલું પરિણામ પામે છે તો એવી દસ વિધિઓ થઈ જાય કામ કાઢી નાખે જ્ઞાની પુરુષ ના દર્શન થી મોક્ષ થાય એવો છે કવિરાજે એક થો એક થ્રો બંધ તોય બેડા પાર કર્યું કવિરાજે શું કહ્યું જ્ઞાની પુરુષ હોવાનું નથી મળ્યું બીજું બધું તો બધું બહુ ચીજો મળતી એ તો અગિયાર આશ્ચર્ય કેવાય અક્ષરમ વિજ્ઞાની અગિયાર આશ્ચર્ય કેવાય આઈ સંસારમાં બેઠા છતાં મોક્ષમાં બેઠા છે સિદ્ધિ સીધક સિદ્ધ ક્ષેત્રમાં બેઠા છે એટલો આ લાભ ઉઠાવે છે ત્યાં આપણને રાજી થાય તો શું કરી નાખે એમને રાજી કરવા માટે આ પૂતગલિક કોઈ ભીખ એમને છે નહીં નિરીક્ષક છે એને શું તમે કશું ગોદગલ કોઈ વસ્તુ આપવાની રહી ફક્ત પરમ વિનય પરમ વિનય થી મોક્ષ છે વિનય એ પરમ વિનય મિત્રાજ્ઞા ત્યાં પરમ વિનય વેપાર ચાલે બીજો કોઈ વેપાર વિતરાગ નથી હોય ને ઘણા સાચા દીના માણસો છે પણ એમનો માર્ગ મળતો આપડે ધૂમધામ પડ્યો સો પેલા હા નથી બે તો સમજ્યા ને આત્માર્થ શું હા આ તમારી બધી ક્રિયાકામ માટે થાવાની આત્માર્થ હે હા વખત બોલાર્ર્જમર્જમ મરોતો મરોતો મંગરવા ઉકેલ ફોડ તો પડવો જ પડશે ને ખોડ પાડ્યા વગર ઉકેલ આવે નથી પોતે પોતાથી ગુપ્ત છે શું છે પોતે જ પોતાથી ગુપ્ત રહે છે પછી હું કે ચંદુલાલ છું કાંતિલાલ શું બોલ્યા ને કાંતિલાલ બોલે ને નામ પૂછાય પણ આ બધા ને એ જ નામ થી સોદા કરવા કરીએ તો ઘડિયાળે લોકો રિયલાઈઝ કરી લાવ્યા હોય ચાલુ છે કે નથી ચાલુ બધું તપાસ કરી લાવે ને અને પોતાનું સ્વરૂપ પોતાનું જ રિયલાઈઝ નહીં કેવું પોતે કોણ થયું એનું રિયલાઈઝ કરી લેવું જોઈએ તમને કેમ લાગે આ તો રેલી લે જવાના હે ઈ હવે રીલેજ કરી લે કે હવે રીલેજ કરી લે છે હવે રીલેજ કરી દેશે હા કરી લે છે ના પણ આ છોકરાઓ જરા આમડે આદલે છોકરાઓ છે એ ફાઈનલ છે છોકરાય ફાઈનલ ની વાત આપણે રીલેજ કરી જોજો કરી જાડી છે આમ છે બીજી છે તો રીલેજ કરતા માર પોતાની જાત ને રીલેજ કરને એ તો બહુ મત બોલવા નું સંતાલી છે આ મારું થકલાય મરવું જોઈએ ને અને એવું કોઈ કેતું નથી તમે જાતનું રિયલાઈઝ કરો કારણ કે કોઈને થયેલું જ નથી તો આગળ નથી આ નવી ભાષા નીકળી છે આક્રમ વિજ્ઞાન એ નવું છે ભાષા નવી છે અને આ વિજ્ઞાન આખું તદ્દન સાયન્સ રૂપે છે અવિરોધાબાદ સાયન્સ અને આખા વર્લ્ડ ને કલ્યાણ માટે ઉત્પન્ન થઈ છે હું નિમિત્ત છું ઉપાદાન ને નિમિત્ત બે ભેગા થાય તારે મોક્ષ થાય સમજણ ને બરાબર તારે અત્યારે તો ઉપાદાન જાગ્રત જ નથી શું છે ઉપાદાન આ છે જે કામ તમારે તે અમારે કરી અને નિમિત્ત નું કામ એ અમારે કરવાનું છે દેવકામ રહેવાનું તો અમારો વાંધો નથી અમે એમ કે દેવ કામ કરી દેવ કામ કરીશું પણ જે સુખ હું પામ્યો છું એ સુખ તમે પામો શું કહ્યું મજૂરો બે હે તો અહી સુખ થાય બધા ને જે જાનવરો કાગડા મારતા બેખ થાય છે નાસ્તો કરવા આવવાના દસ પાંચ થી પચાસ કાગડા નાસ્તો કરવા લોકો ને કબૂતર આવેલા આઈન બુમા બુમ કરે આઈને ભાઈ ઘર માં આવીને હું બુમા બુમ કરે ના આપડે નાસ્તો કરી દે બધા જમીન જતા રે પણ પછી બુમ નહી ભરાબર પણ બઉ ઉત્સાહ લોકો બે હારે ઉસ્તાદ અને રંગે કાળા ને હૃદયથી એ કાળા કાળા અંગે આપડે આપણું સ્વરૂપ છે આ બધું આપડે શાસ્ત્રો લૌકિક છે પરમાણુ અસર તો કરે છે જ્ઞાની ના જ્ઞાની ના પરમાણુ અસર તો કરે કે નહીં એમને આત્મા ને પણ કરે કાળ આવે કે ગમે જવા આવે આત્મા કામ કાઢી નાખે જ્ઞાની તો જ્ઞાની નહી છે કલાક માં તો અદ્ભુત સિદ્ધિ કહેવાય કલાક લઈએ છીએ ને આપડે આખો છે કેટલો મળે છે એનું નામ અક્રમ અક્રમ એટલે કઈ વ્યવહાર બદલાતો નથી વ્યવહાર પાંચમું કુંઠાણું રહેશે શું છે પહેલા કુંઠાણ માં તો મિથ્યા ગાળ મિથ્યા દેવામાં સીધા બહાર એમ નામ અક્રમ એટલે ક્રમ બંધ નહીં કે પેલે થી બીજા ચડ્યા બીજે ત્રીજા ચડ્યા નહીં ક્રમ અક્રમ અને પછી આવે વ્યવહાર ઉઠાવી લેવાનો તમને શું આપીએ છીએ ને એ વ્યવહાર ઉઠાવવા માટે તમારે કશું કરવા નથી મારી આજ્ઞા પાડો ને એટલે પાંચ માં બંધ જાય છઠ્ઠા માંથી સાત જાય આઠ માં જાય અને જો અવસારમાં સંસારમાં સંસારી વ્યવહાર જો બંધ થઈ ગયો ઘરમાં તો થયું અને સંસારી વ્યવહાર હશે ત્યાં સુધી નવમું ઓળંગ છે નહી શું કે આ વ્યવહાર ગુંઠાણું વ્યવહાર માંગે છે શું માગે છે વ્યવહાર ગુંઠાણું શું માગે છે વ્યવહાર તે અમે નિશ્ચયથી બારમામાં છીએ વ્યવહારથી અમે નવઘું ઓળંગી અને દસમામાં બેઠેલા છીએ શું છે પણ તે આ કપડાં લીધે દસમું આવકાર લીધે દસમું રહી શું કહે પણ હા આટલું આટલું લખડ અમને દસમામાં રાખ્યા છે તો અમને વાંધો નથી એને કહ્યું છે કે તારે જયારે જવું હોય ત્યારે મારે તારે કશું રાગ આવી નથી તારી પછી ચાલુ એવું હતું ચાલુ તો બઉ ઠેવું જોકે જ્ઞાનીકુલ શાહે એટલે શું ના મૂકે જાત જાતકી બીટી જુદી જુદી ચાય નહી ચાલ ચાલુ મે ભાગી ગઈ તાર યાદ એવી રીતે આ કયા વગર જતો રહેવાનો મેં બધા અક્રમ નિયું નહી અક્રમ મેં જ્ઞાન આપ્યું નઈ જ મેં તમને શું કહ્યું છે अहंकार हूँ रसिक भाई छू अहंकार ममता अहंकार हो तो ममता क्या बेहे अहंकार आरोपित जगह एनु नाम अहंकार स्वाभाविक जगह निर अहंकार कहते हैं હું હું માં બેસી ગયો અને અહંકાર બધું ફ્રેકચર થઈ ગયો અહંકાર ફ્રેકચર થાય એટલે મમતા મમતા પોતાની મમતામાં સ્વાભાવિક મમતા એટલે અહંકાર મમતા છોડવા માટે આખું જગત બીજા બધા જાતના ત્યાગ કરે છે શેના માટે કરે છે મમતા છોડવા માટે તમને શું કહ્યું કે અહંકાર મમતા ત્યાગ થઈ ગયો એલે ત્યાગ કરવાની સંપૂર્ણ ત્યાગ થઈ ગઈ અને ત્યાગ કરે એટલો ચાલે સ્વરૂપ ગ્રહણ કર્યું એટલે ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ એટલે ત્યાગ કરવાનો ગ્રહણ કરવાનો કડા તમને રહ્યો નથી રહ્યું શું ત્યાં નિકાલ કરવાનો એટલું રહ્યું શું નથી ભાઈ હમજર ભાઈ તમે હે ડિસ્ચાર્જ કરણો તાર કે છે આદાય સુખ થાય આ ઉકો દાદા શિર ત્યાગ થાય આ કડાકુડો રહ્યો ન હતી તે કે એને મરે ખરી પડતી શું કહે છે એની મરે ખરી પડતી એની મરે ખરી પડતી ખરી પડતી કયા કર્યા વગર ભાગી જશે મે જે ગમે તેવી તેવો હશે તો અપણામાં તો દારૂ પીનારા આ સાચી રહે એ આ હું અકમ ગાન ગાણીપુર તો તે એ કોક કેમ એ પ્રકૃતિનો ગુણ ખરો એ શરીરની પ્રકૃતિનો ગુણ કે રૂણું બંધે હું ઠીક છે આ ઉકાનો જે રહ્યો શરીર ની પ્રકૃતિના લીધે શું કહ્યું રાખદ્વેષ નહી છે ખરે ક્ષમતા ક્ષમતા હું રાખું છું ક્ષમતા કોઈ માણસ રાખી શકે ન જે ક્ષમતા રાખી શકે એ મોક્ષે જાય ક્ષમતા નો અર્થ લોકો સમજ્યા નથી સહનશીલતા અર્થ એટલે શું કે શુભ ઉપર રાગ રહી અશુભ ઉપર રાગ નહી શુભ ઉપર રાગેશ નથી જેને ધન નથી તેનું નામ ક્ષમતા કહેવાય શું કહ્યું આ ધ્વજ કહેવાય આ શું ના શું ખોટ ને નફો બધા આખા જગત ની લક્ષ્ય હોય નફામાં ખોટમાં ખોટમાં રાગ હોય તો નફા બધી એમ થઈ ગયું શું થયું ને એટલે શુભાશુભ મહાવીર ના કોન્ટુભાઈ આપડે ફૂલ ચડાવે એ અમને સરખું હોય પથ્થર મારે તો અમે એને આશીર્વાદ જ આપીએ કારણ કેટલા બત્રીસ મોટર ગયા હતા પાંચસો મોટર ગયા દસાલ દર્શન કરવા જતા હતા બધાને કહ્યું ચાલો આપડે બધા દર્શન કરવા હું શું કરી રહ્યો માટે તમે આશીર્વાદ પ્રસાર જવું એને પોતાને ભાર નથી કે આની જવાબદારી મારે શું આવશે કાઢી મૂકી દીધું આપે જ્ઞાની પુરુષ નો નિરાશન ની અંદર જ્ઞાની પુરુષ ના ઉપર કસાય કર્યું એ કસાય શું ફળ મળે ભયંકર ગતિ મળે જો કદી અમે રક્ષા મૂકી અને સારો માણસ હા તમે સારા માણસ કસાય માં આમ ધરું છે આમ ધરું છે કસાય તો કસાય ધરવું છે નહીં શા સુધી જાણીએ કે આપડે આ માણસ ના કસાય મજબૂત છે કસાય ધરવું છે અહીંથી બધે પરમાણુ જેટલા કંપન થાય કંપન એજ કે જે કંપન થાય છે ને એ જ પરમાણુ ખાતે છે ભય નરગતિ ના પછી મેં હાથ ધારે શું શું શું તમારું તમારે શું નુકસાન થયું તમે લાખો માણસમાં જાગ્રતું છે પુસ્તકો મારે શું કરવું ત્યાં ભોલ બે હીરો કે હા એમનો દોષ નહી બિચાર કોઈ પણ કસાય કરે કસાય ના કરાયું જ્યાં પરમ વિનય કરવાનો હોય ત્યાં કસાય કરે સીધે થાય એટલે અમારે રક્ષા કરવી પડે અમને તો કઈ ખોટ જવાની નથી વખત બધા એકાદ કાપશે તો અમે જયારે છે હું બે કાપી લે છે બે પગ તો છે બે વાંખ્યો દેખાતું બહુ સરસ અને બધું પાર વગેરે સિલેક હતી સરી રહ હું ખરાબ થઈ ગયો શ્યામાં ખરાબ છે કે તારી વાંખ્યો કિંમત કેટલી છે એક જતી રહેતા ખબર પડે કે આ વાંખીની કિંમત કેટલી હતી આટલી બધી મિલકત લઈને આવ્યો છું દર્શન કરવા એ છે જ્ઞાની પુરુષ જેને ઓળખ પડે ને ત્યારે મનમાં તો એમાં જ થાય કે આ જ્ઞાની પુરુષ ને જ જોયા કરીએ કે જેટલું ઓળખાણ એટલું એ જોયા કરે શું કરે જેટલું જેને ઓળખાણ એટલું કરે કારણ કે એ મૂર્તિ જોવામાં હોય પણ એ ભવ્યતા જોતો આવડે તેના બાપ શું છે આવડે કામ કરી નાખે એને વધારે ખુલાસો કરી બધા વચ્ચે થઈ ગયા ભવ્યતા ને દર્શન થયા છે દર્શન થી ધરાવું માસ બધું ચક્રવર્તી રાત છોડી ને આવતા રે પણ આજના લોકો છે તે ઝૂપડી નથી છોડે ચક્રવર્તી નું રાત છોડી ને આવતો રે દેખતા ભગવાન મારાથી ડિરેક્ટ ના બોલાય ભોળા ભોળા બે પ્રકાર ના એક વારો વળે વાળા ભોળા ભોળા કેવું સારું કેવાય કે મેન્ટલ કેવું ખોટું દેખાય કહીએ ને પેલા ના જ આપણે ભોળા કેન્ટલ કેવું સારું ના દેખાય કારણ કે આખી દુનિયાનો છોકરા જોડે શું કહ્યું એમ મેન્ટલ કેવાય ભોળા એમાં ભોળા કહીએ છીએ મેન્ટલ નથી બરકત નથી રહી કોઈ મગી નઈ બરકત વગર નો માલ થઈ ગયો છે આખું ખરાબ કરી નાખ્યું છે હવે આ બધું તમે લખ્યું છે ને પ્રાયર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે હશે એવું લખ્યું છે હશે એટલે એટલે હજુ કઈ શરૂઆત થઈ ગઈ એવું લાગતું નથી હજુ આ પુસ્તક બોલે ભયંકર ક્રાંતિ આખો યુગ નો પલટો થઈ રહ્યો છે શું થઈ રહ્યું છે કોઈ અજાય છે જેમ આવે છે કર્મો જેમ નતાવે છે તેમ નાચે છે પેલા જાગ્રત હતા જેમ નતાવે ની તેમ નાચવા માં જાગૃતિ રાખતા હતા કેટલા વાગ્યા કેટલા નહી એવું આ જ્ઞાની પુરુષ માં ઘરે ભંગ કર્ઞાની પુરુષ ને એને કયું હોય નઈ એમને તો ઉજાગર જેવું હોય ને એમને તો કારણ કે અમે આપડે પાણી લાવેસ્ટી સગાઈઓ રિલેટિવ છે રિલેટી રીઅલ મન રિલેટિવ કે ખરો નહી બોલો કે રીઅલ એટલે રીઅલ એટલે કે લેલે લે લે લેલેક્ટિવ ઇડિનાટી અને રીઅલ આધીનાટી એ સુપર રીઅલ તો અને કાલથી કો રિલેટિવ છે જગડ કેમ છે કાકા અહીંયા નહી એક ના ઝઘડા બોલાવા બે વાતાવરણ પાણી ભરી રાખે સુ ગંગાજળ ભરી રાખશું ગંગાજળ ભરી રાખીશું ગંગાજળ ભરી રાખીશું અને જયારે થાય ને દાદા ને હકલ કરી દાદા દાદા કઈશું આશીર્વાદ તમારા બસ બસ તારે <laughs>